આવે અમારી પાસે આપણે ટિકિટ કાઢી હતી बस दिन का ये है पहले यहां अगर सही से सीता वरी गई आएगी ये भगवान देव व्यक्ति खैर खरीद अलग अच्छे ऊपर से भगवान ने बताया बोलते हैं सुग्रीव कैसे थे खर के निज में धाम से 18 18 12 76 કતીબેન આ હાટ તો બગારે કોઈ જેલા નહીં મેલા છે કે આ જેલા ધર્મ એમાં જ આવી ગયું બીજું પછી ડેરાસર જવાય છે કશું કરવાનું નથી પાંચ આજ્ઞા માં રહેવાયુ રાખવાનું તે બેને ત્યાં બાય કરી બજારમાં થાય નહીં ઉકાર જોરા મસ્ત આયા ત્યાં મગળા કે પડી ગયા કરાટ થાય કરે મામ જોરા મસ્ત આયા તો બેસે મેરા ગાડી ગઈ ગાડી ગઈ ગાડી બેસો લાકડા કા થા પીયા કે ગાર્ડન સે નહીં લાયો આહી રહે મે આ માથે ગળેમાં ગાજ દે છે ને મરી ગાવ ખરાબ માણસ નો સમજ એવી પડે મન તો બગાડે તો રહેવાગાડે મન મારી છે के क्या हम बात कर रहे हैं और बगल बगल मास्टर मन को माने हो और हेलो मैं नहीं बात कर रहा हूं बड़ी जल्दी जल्दी में कोई नहीं है ना और दादा मंदिर के आगे कोई फोटो देखा है ना तो समझा दीजिए तो फोटो देखा है ना ખોટું દેખાય ખરું પણ વખતે એની જવાબદારી બહુ નથી મારી અને મન ની બહુ જવાબદારી લોકો <laughs> ઢીકા એનાથી મન બગડવાથી દેહ નું ખરાબ છે મન બગડે નહીં એવું વિજ્ઞાન હોય આપડે વિજ્ઞાન આપ્યું ના ગમતો હોય તો એમ તો દે ના ગમતા સ્વાભાવર આવતા શું કરો છો મન આપ્યું મન ને આવે છે એવું તમે જાણો છો તમને આવે છે મને જ આવે છે મનમાં આવે એટલે આપણે એવું છે ગમતા વિચાર આવે તો સંડે ના ગમતા આવે તો ગમતા આવે હવે ક્યાં વિચાર આવે છે હવે ક્યાં વિચાર આવે છે ખરા વિચાર આવશે એ કે આમ કાંતી કંટાળી જાય કે એવું છે આમ કામ થી કંટાળી ગયા પછી કેલા ખરાબ ઈચરા આવતા છે કંટાળણ એકમ સંકાવાઈ જાય કે કામ થી કામ થી કંટાળાવે તો દવાના વેલો નીકળવા પડે રાતના મોડું આવો પડે કાંતી બોકલ થઈ જાય પછી મગર ઠકાણી નેતું નથી પછી ચરા આવે ખોટાલ કરાવવા લાગે દેખજમાં હમણાં ફાયદા ને દિકતા લીધી છે ફાયદો થઈ ગયા છે અને એના રસ્તે જવાનો વિચાર થાય છે ઘણી વખત થાય છે બહુ કંટાળે સાધુ થવાનું છે આપડે ઊંડ આવે છે બસ આગળ કામ જ આતું બસ નહીટલા તો કામ આખું બસ ને આગળ જવા આવ્યો એટલે આપડે આપડા કામ નઈ થાય નઈ પણ એવું થાય જવું પડે સવારના નવ વાગે આજે આપડે કોણ શું કરતા કોઈ છે આપડે નથી કોઈ કરતા નથી વ્યવસ્થિત કરતા શું વ્યવસ્થિત મહાન ઉપકારી કહે છે મોટા મોટા ઉપકારી કલાક રહેશે બઉ થઈ ગયું છે કાયમ રહેવા માટે પાથડિયા માળો જમીન આવરણ ટૂકું છે કઈ કરી શકે નહીં આપણને જો આપણને વ્યવસ્થિત કરી શકતું તો આપડે આપડે નહીં હું કરતા છું તો ગેસ ને તાપા માં કરતા વ્યવસ્થિત આપડે એને તાપા માં ચૂકી ગઈ શું હું કરતા છું તો ગેસ નો તાપા માં લગાવી જરૂર એમ નથી ભાવે બંધ બંધાયેલું તે ભાવે નિર્ગાત થયા વગર નઈ એમને બઉ ઊંડા ઉતરવા જેવું નથી કે આવું થાય છે કેમ આવું થાય છે જય જશ્રીલા કે બીજું બોલાવો તમે આગળ થઈ ગયા બધા સુધાર કરતા વ્યવસ્થિત છે ડાક્ટરે અમુ કરીએ પણ અમે કોણ છુટકારો કર્યો કરવાની ઈચ્છા થાય કરી નઈ મુંબઈ પછી ઘરમાં ગયા છીએ બે વડે તાર કે શું આવે ને શું આવે જણ વધુ પડે ના વડવું પડે ના વળવું પડે ફોન હોય ને દિવાલ લડાઈ એક લડાઈ તો હોય છે ને સરસ સરસ દૂધતા આટલા બધું સારી સારી રસોઈ જમે છે મળ્યા પર દૂધતા કીધું હોય ને દીવાન એ લોકો મોઢું થયું ક્યાંથી લાગ્યું હોય ગામને મળા માં ફરી વહેલી હોય આખો જતા આવતા હોય ના દેખાતી પ્રસંગ છો એને વરગાળી વર્ગ વગેરે શું કરો છો વેપાર કરો છો કારણ કે તમારો દોષ નથી એમાં તમારી જવાબદારી નથી તમને ના કરી શું આપણે વિચાર કરીને શું કરી શકવાના કે આમ પાણી સાચી ના શક્તિ કેટલી શક્તિ નહી કેટલી આટલું આપડે કરી શકીએ આપણી શક્તિ હજાર કિલા છે કેટલા આપડે હિન્દુ ખાણું તો એવું છે ને જેમ અડચણ આવી હોય તો વેફાર સવાલ થઈ શકે એવું છે હિન્દુ એવું છે સમાવેશ કરી શકાય સંતોષ મુસ્લિમ એ ખાણ બધા એ વાત છે પછી રીંગણા બટાકા નું શાક કરવું સારું છે માર્ગદર્શન આપડે ઉપર પહોંચવાનો રસ્તો જોઈએ માર્ગદર્શન ઉપર તો જઈ જ રહેલો છે આપનો એમ નઈ કઈ સીધી રીતે આમ તો બધા પહોંચી જાય છે પણ કઈ શાંતિ થી પોચી શકીએ આપડા આત્મા ને શાંતિ થઈ જાય ને પછી જાય ઘેર ના બધા આવે પહોંચે છે પણ હારું આ ઝંઝાળ નતો છે આપડા બધા પહોંચી જાય છે પણ ઘેર જાય છે કલાકે દુઃખ રહી ના થાય અહીતી વખતે જન્મ દુઃખી હતો કે દુઃખ પછી મરી ગયો દુઃખ ગયું નથી દુઃખતા જોડે રહી ગયો દુઃખ તો દે ને એવું ના હોય એની બહુ મોટી છે તમારું હોય તો ફી માં તો આપડો આપડે શરીર ની ફી આપવાની પૈસા ની ક્યાં આપવાની સંસાર ગમતો નથી સંસાર માં તો રહેવું જ પડે એમાં તો કઈ છૂટતો નથી એવું પડે છે જબરજસ્તી એટલે એવું હોય રાધી ખુશી જ કંટાળો આવે નહી આવે કંટાળો નથી આવતો કંટાળો નથી આવતો કંટાળો તો આવે હમણાં ની ઊંઘ બિલકુલ નથી આવતી વિચાર વિચારો જ આવ્યા કરો શું દવા કરો કઈ નહી ભગવાન નું નામ લે આ કર આવતા ધારાસન આપે એવું ફર્ક છે નવકાર નું નૌકા નથી કર્યા કર્યા નાશ મણકા મણકા આવ્યો નૌકાર નૌકાર થયો નથી સાબલ દેવું છે પોલિટિકલ ચાન્સ છે કાતાઓ હોય તો આવું નહી કાતાઓ હોય તો વધો નાતી કાતાઓ હોય તો વધે ને નહી જમાનો રસ્તો એટલે ચાલે અને લીફ હોય તો લીફ પર તો થાય હરું ને 1700 જમાનો લીફ નો છે ને જમાના લીફ નો છે જમાના કેટના છે જમાના કેટના છે એટલે હેડકપ કરાય ટાઈમ ઓછો રહે છે જયારે ટાઈમ બી મળે આપડે જેટલું ઘેરું કર્યું એટલું કોલ મળે કેટલું જને બેંક માં કરાવ્યું તો આમાં તો કઈ જ્ઞાન જ્ઞાન થોડું ઘણું આવે જરા થોડા વિચારો આવ્યા છે ના પણ જ્ઞાન કેટલું જમા કરાય તો આપને ખબર પડે ને જ્ઞાન કેવાય પ્રકાશ કે ઠોકર ના વાગે હાજવા કેમ લાગે અને છોકર વાગે છે આખો દાડો છોકરો ના હોય માગ્યા જ કરે પ્રકાશ એનું નામ કેવાય કે છોકર ના વાગે પ્રકાશ લાદે હું કરતા છું એવું લાગે છે કે તમને હવે સપનામય નહી પોતાની ઉમતા કઈ પણ કરાર કરેલો આપડે તો હમાની મમતા છે શું છે જોડે કરાર કરેલા એ કરાર તો પૂરા કરવા પડશે ને આપણી પોતાની મમતા કઈ હવે તમને કરતા પણ મમતા પણ બહુ કયું છે લાગે છે ને હવે લોકોની કરાર કર્યા છે તો પૂરા કરવા પડે ને જો એ થોડી દે તો વાંધો નહીં તો થોડી દે ને હિસાબ ટીકવાયા છે હવે કશું ભાઈ ભાઈ ના લાગે નઈ કોઈ જાતના નહિ નિરભાઈ અને આપણું જ્ઞાન ના શબ્દ એવાથી દીધેલા કે શબ્દ જ્ઞાન લીધું નથી બધા હા કામ થઈ જશે થવાનું અને પછી પાછું કઈ કાગળ આવે તાર પાછું શું થશે એવું પાછું આવે નહી બધું થશે કે છે અને પછી આવ્યું કે પછી શું થશે એવું વિચાર આવે અને આપણે જ્ઞાન આપ્યું વ્યવસ્થિત એ તો એવું ભંગ્રેસ ના આવવું થાય ના થાય ને એગા વિધેયને દેરસ છે ડગાર વધારે સમજતો જાય એક જૂનો ટી અમે એકવાર કહું તો કે વસ્તુતોનો ખ્યાલ હવે આવી જવો જોઈએ અસ્તિતોનો ખ્યાલ તો આવના જ છે હે આપણે વખત કહેલું કે અસ્તિતોનો ખ્યાલ તો આવેલો છે તો વસ્તુતોનો ખ્યાલ આવી જવો જોઈએ વસ્તુતોનો ખ્યાલ રહેવો જોઈએ જોઈએ વસ્તુ તો તમે જાણ્યું છે મારે ખ્યાલ રહેવો જોઈએ બસ તો તમારા ખ્યાલમાં રમેશભાઈ છો કે શુદ્ધાત્મા છો શુદ્ધાત્મા એ રમેશભાઈ ને બૌ શુદ્ધાત્મા તમારું રસી રમેશભાઈ છે ધ્યાન છે કે શુદ્ધાત્મા છે ધ્યાન તમે શું કહો શુદ્ધાત્મા છે ધ્યાન હવે શુદ્ધાત્મા ધ્યાન ને ભગવાને શુદ્ધ આત્મ ધ્યાન કર્યું શું કહ્યું અરે એના શુક્લ ધ્યાન કે છે ભગવાન આત્મ ધ્યાન કે આ જગત ના બધા ધ્યાન લોકો કરાવે છે ને એ મગજ નો કેબ ચડેવું તો કહે ને બધા નશા ભાવી છે પોતે પાક ચડ્યો અને પાક બંધાઈ જાય ધ્યાન એ શુક્લ ધ્યાન છે શુક્લ ધ્યાન એ મોક્ષ છે મુક્તિ નો સ્વાદ આવે છે બંધર નો શ્રાદ તો ચાક્યો હોય તો મુક્તિ નો શ્રાદ નહી ખબર પડે બંદર નો શ્રાપ ચિંતા ઉપાધિ શંકા કુશંકાર તફડાટ એ બધું ચાક્યું હોય તેને છૂટ્યો હોય તેને આ બધા ગુણો ના હોય તે ગુણો નથી તમને તફડાટ ફફડાટ નરમ થઈ ગયા ઓછા થઈ ગયા માણસે વિચારો બહુ ઉછરે ને ત્યારે ઘૂંઘરા માણસે આ જ્ઞાન જ એવું છે એ રહે જ નહીં એની કુદરતી રહે નહી બાજુ ના ભાઈ ભવિષ્યમાં શું થશે તેના બધા વિચારો આવે આમ થશે સરકાર પકડશે શું થશે ભૂતકાળમાં આજના વેપાર પણ અત્યારે દુખાડ દુઃખ લાવે ને કરેલા પડે ભૂતકાળનો ભય લાગતો નથી ભવિષનો ભય લાગતો નથી વર્તમાન વર્ષે જ્ઞાની ભૂત નામ કહેવાય વર્તમાનમાં જેમ એટલે ખાવાનું આવ્યું એટલે થાળી આપવાનું કામથી જ વર્ષ આપણે એમ નથી જતા તમે ધ્યાન ના રાખશો મને સારું હોય ને દહીં વડા સાચી જાને ખાજો એની કારણ કે આત્મા જાણકાર છે આત્મા ખાનાર નથી ને શ્રાદ્ધ શ્રાદ્ધ નો ભોગવનાર નથી આત્મા ભોગતા નથી અને ખાનાર નથી ફક્ત જાણકારી આવે તો કોઈને આપી નથી દેતા ને આવું નથી હા કારણ રમેશભાઈ આપડે પાડીશું ન પૂછી મારી પાડીશું પૂછી મારે શું કામ એકાદ થઈને સુઈ જાઓ તો આ જ્ઞાન તો વિશાલ જ્ઞાન છે કોઈ જાત નહી ચર્ચા અર્ચન ના લાવે વિશાળ છે ને ભાવ નથી મા જેટલા અજ્ઞાન ના પ્રકાર છે ને એટલે બીજી છોકર ના પ્રકાર છે અજ્ઞાન થી છોકરો વાગ્યા કરે અને જ્ઞાન એટલે પ્રકાશ છોકરો બંધ થઈ જાય આપડે કહીએ કે લઈ જાવ અમારે ઘેર છે બહાર ને અમારે જાતે વાવું બરોબર તમારી કોઈ સાર વાત છે વૈભવ છે બરોબર જેલમાં વૈભવ નહીં હોય આ ઝેર અત્યારે પડી રહવું જરા કરતા તો સારો વૈભવ છે બરોબર કઈ એ ના હોય ને આત્માને કોઈ જગ્યાએ દુઃખ હોય નહીં જે પૂતગલ આત્માધીન થઈ રહ્યું છે ત્યારે તો પછી દુઃખદ ના હોય ભૂતગલ થયું ચેતન પક્ષ નું વિરોધી ભૂતગલ છે તો બધું જાહેર બધી આનંદિત પાર ગયું છોકરો મુંબઈમાં આટલી ભીડ ના હોય ને તો લોકો ઘેરથી દુકાને દીકરો દુકાન ના વિચાર તો આપણે વિચાર કરતો કરતો વિચાર કર્યા કરે આ ભીડ છે એટલું સારું છે આ ભીડ છે ને ભૂલી જાય નહીં ફેર સુધી વિચાર કરે જમતી વખતે દુકાનમાં હોય જમતી વખત ઓફિસ માં જતા રહે છે કે જમતી વખત ઓફિસ માં જતા રહેશે જમતી વખતે જમતા હોય તો સંપૂર્ણ જમવા માં ધ્યાન હોય હા કામ કરતા જે કામ કરતા હોય એ વિજ્ઞાન છે આ વિજ્ઞાન એવું એવું શીખવું છે પડી ગય છે ને હા તમારે લપતું નહીં પડી જાય ને નોકરી ચક્ર નોકરી ચકલી આપડે તો શાંતિ છે ક્યાંક ન વિચાર થઈ જવાનું માર્ગદર્શન બતાવો ન વિચાર વિચાર સંભળી જાય બધું બધું કરીએ બધું ઓપરેશન કરી નાખી ના બિલકુલ નથી તમને એટલા નથી અમને મને નથી બુદ્ધિ થયેલી ઇન્દ્રિયો ના થાય બુદ્ધિ થયેલી ઇન્દ્રિયો ના થાય ઇન્દ્રિય પાંચે સતેજ થઈ થઈ જતી હશે ખરી કેટલાક નાક મોટું થઈ ગયેલું હોય તો ગમે તે આપણે ગંદિર પછી ટિકિટ વિકટ લેવું આપે ટિકિટ હોય તો ધર્મ છે ત્યાં ફી હોય સાધુ અત્યારે હાર્ટીલી પછી તમે આવતા નથી કેમ આવતા નથી હજાર કે પંદર કાઢે સર રાજા ને જે હશે મોડ્યા વાઘડી ને મોડવાનું હોય રાજાસ્ત્રો જુદો રાખી જુદો રાખી ચાલો પગભ બોલાવો સરકાર બાજી તરફ હા માયા લૂટે છે ધર્મ જ્ઞાની વધે ત્યારે માયા ગરબાર આ ધર્મ ની જ્ઞાની થઈ ગયું છે શું થઈ ગયું છે ધર્મ ને કોઈ ધારો કશું નુકસાન ના થાય કોઈ વર્લ્ડમાં નામ લઈ શકે નહીં સત્ય ધર્મ કોઈ વર્લ્ડમાં નામ લઈ શકે નહીં કોઈ જો થઈ શકે એમને પરમાત્મા પણ દખલ દ શકે ने, ने, ने, ने किया था कि सब... की माया बंद दे थे। माया तो है धर्म पालते मुस्लिम धर्म पालते हिंदू पड़ता पाल जैन पालते वैष्णव पालते धर्म पकड़ मयाल વિજ્ઞાન ધર્મ ધર્મ જુદી વસ્તુ છે વિજ્ઞાન વસ્તુ છે